શરૂ પરસદ નામે શુદ્ધ્યંતા વિરજા વિપાત્મા ભૂયા સદ્ગુસ્વા સંસારના સર્વ સુખનો અગનીમાં હોમ કરું અરે કોઈ સુખ ભોગ કોને છે વૈરાગ્ય છે સંન્યાસમાં શોભા છે પોચી સંન્યાસમાં વિકента કોઈ તમને મળે તો હાથ જોડો કોઈ ન મળે એને યાદ ન કરો બે મહિના થયા ત્રણ મહિના થયા ભાઈ મને મળ્યા નથી બહુ યાદ આવે છે કોઈ પણ માનવનું સ્મરણ કરવાથી મનમાં વેર કરે એનું મન બગડે જગત સાથે પ્રેમ કરે એનું પણ મન બગડે દ્વેષ साथ भक्ति प्राप्ता परमात्मा ध्यान करता भगवान चरण मपिल गीतानी कथा तथ काल पवित्र समय छे થયો અમાનો ઉદ્ધાર કરૌકિક ભાવ જાગ્યો છે આ સદગુરુ છે અને હું સદ શિષ્ય છું વંદન કરે છે આપ મે માતા એ બહુ સુંદર પ્રશ્ન કર્યો નિર્વિંદ્રિય જે આનંદ નો અનુભવ કર્યા પછી કોઈ દુખ આવતું નથી નિત્ય આનંદ નિરુતિશય આનંદ ક્યાં છે હું એમ માનતી હતી ચંચલ થાય કોઈ પણ ઇન્દ્રિયોની તૃપ્તિ થતી નથી શરીર હવે દુર્બળ થયું શરીર રોગ નું ઘર થયું છે રાક્ષસીના ત્રાસ માંથી મને છોડાવો એવો આનંદ મળે જે આનંદ કાયમ ટકે જેનો અનુભવ કર્યા પછી કોઈ સુખ ભોગવવાની ઈચ્છા થાય ત્રાસમાંથી મને છોડાવો વાસના રાક્ષસી મન માંથી નીકળતી નથી હું એના ત્રાસ પ્રયત્ન કરું છું મને છોડતી નથી એવો આનંદ મળે વાસના નો વિનાશ થાય કપિલ દેવ પ્રસન્ન થયા માટે પ્રશ્ન બહુ સુંદર સંસારમાં સુખ છે સંસારમાં એવું કોઈ સુખ નથી જે ભોગવ્યા પછી દુખ આવતું નથી જીવાતમા ને આનંદ ની ભૂખ છે સંસાર સુખ દુઃખ થી ભરેલો છે પરમાત્મા નારાયણ છોડીને કોઈ દિવસ ઊંઘવાની ઈચ્છા થાય રાજા છે રાજમહેલ માં સુખી થી રહે છે એને રાજમહેલ માં શાંતિ મળતી નથી નિદ્રા આવે તો શાંતિ મળે નિદ્રામાં જીવ જગત ને ભૂલી જાય જગત ની વિસ્મૃતિ આનંદમય પરમાત્માની અનુભૂતિ થાય સંસારમાં આનંદ નથી આનંદ પરમાત્મા આપે છે વાસના બધાને જ ત્રાસ આપે વાસના નો વિષય બદલો વાસના નો વિષય કોઈ સ્ત્રી કે પુરુષ હોય તો એક થવું છે મળે ત્યારે સુખ થાય છે શરીરના મિલનમાં સુખ હોય ત્યારે સુખ મળે તો સુખ થાય આ જીવ જયારે પરમાત્મા ને મળે વાસના બધાને ત્રાસ આપે છે વાસના નો વિષય બદલો થાય પરમાત્મા ને મળવાની ઈચ્છા એને જ ભક્તિ કે માનવ ને મળવાની ઈચ્છા એને જ આશક્તિ કે જગત બગડ્યું નથી મન બગડ્યું છે પાણી ઉપરથી નીચે પડે છે પાણી ઉપર જતું નથી સંસાર વૃક્ષ નું મૂળ પરમાત્મા ઉપર છે મન ખાડા જાય પાણી સંગ થાય ભગવાન ની ભક્તિ કરવી બહુ કઠન છે ભગવાન ના દર્શન થતા નથી અને તેથી ભક્તિ કેવી રીતે કરશો ભગવાન ના સ્વરૂપો છે નિરાકાર ભગવાન ને કોઈની દયા ઉતી નથી નિરાકાર પરમાત્મા કોઈને પાપ કરતા અટકાવતા નથી નિરાકાર નિષ્ક્રિય હોય છે સાકાર ભગવાન સાથે પ્રેમ કરો તો સાકાર ભગવાન પાપ કરતા પરમાત્મા સાથે ભગવાન દર્શન આપતા નથી સાકાર ભગવાન તેજો મયે છે પરમાત્મા નું સહન કરવાની માનવ શક્તિ નથી એ તો કે જે દર્શન થતા નથી પરમાત્મા પ્રત્યક્ષ પ્રગટ થાય ભક્તિ કેવી રીતે કરશો નિર્ગુણ નિરાકાર ભગવાન કોઈ દેખાતા નથી સગુણ સાકાર ભગવાન તેજ ઉમે છે એમના દર્શન ભક્તો થાય છે સાધારણ સંસારી નથી સાકાર ભગવાન નું તેજ સહન કરવાની શક્તિ નથી ભક્તિ કેવી રીતે કરશો પ્રભુએ સંસારમાં સ્વરૂપ છુપાવ્યું છે નામ પ્રગટ રાખ્યું જે શક્તિ ભગવાન માં છે જગત બગડ્યું નથી મન બહુ બગડ્યું છે ભગવાન ના દર્શન ની ઈચ્છા રાખો પરમાત્મા ને મળવું છે કોઈ માનવ ને મળવું નથી સત્સંગ કરવાથી બગડેલું મન શુદ્ધ થાય સંતોના સત્સંગમાં કૃષ્ણ કથા શ્રવણ કરવાનો સુયોગ મળે વારંવાર ભગવાન ના સ્વરૂપમાં સદગુઓમાં મન આસદ બને ભગવાન ના સૌંદર્યમાં અને સદગુઓમાં મન જયારે ફસાય છે ત્યારે ભગવાન માં થાય છે ભગવાન ના સ્વરૂપમાં આશક્તિ થાય આશક્તિ પૂર્વક ભક્તિ કરે તો આશક્તિ સાધારણ ભક્તિથી વાસના નો વિનાશ થતો નથી વાસના નો વિનાશ થાય તીવ્ર ભક્તિ નો અર્થ છે સર્વકાળ ભક્તિ થોડા દિવસ માટે લગ્ન થતું નથી ભક્તિ ની સમાપ્તિ કરે છે એને જ વાસના ત્રાસ આપવા જાય ભક્તિ ની ન કરો તીવ્રે વિભક્ત ન થાય એને ભક્તિ કરે છે લોકો ભક્તિ કરે છે સવારે સ્નાન કર્યા પછી કલાક બે કલાક થોડી ભક્તિ કરે ભગવાન નો શ્રગાર કરે છે પુષ્પ ની માર્પણ કરે જોવાની મને પુરસદ નથી હું જઉં છું ભગવાન કે તને મારા આમ જોવાની પુરસદ નથી તો તારા ગોખલા બેસવાની મને પણ પુરુષ નથી તમારા ઘરે કોઈ મોટો માણસ આવ્યો હોય કલાક બે કલાક તમે એની સાથે ન બોલો એને ન જુઓ તો ખોટું લાગે ભગવાનની ભક્તિની સમાપ્તિ ન કરો કથા સાંભળ્યા પછી તમારા બહુ સુખ ભોગવ્યું શું મળ્યું સર્વકાળ ભક્તિ કરવી છે ભક્તિ થી જ વાસના સંસારનું ધ્યાન કરવાથી મન બગડ્યું છે જેમ જેમ જગત ભૂલાય તેમ તેમ જીવને ભગવાન નો આનંદ મળે માં ધ્યાનમાં ત્યારે જીવનો બ્રહ્મ સંબંધ થાય જેને યાદ આવે છે હું પુરુષ છું સ્ત્રી છું એ જીવનો પરમાત્મા સાથે સંબંધ થતો નથી ધ્યાનમાં જગત ની વિસ્મૃતિ થાય નથી એનો અનુભવ કરવાનો સાત્વિકી ભક્તિ ભક્તિ તામસી ભક્તિ ભક્તિના ભેદ સમજાવ્યા છે માતા દેવૂતિને સાવધાન કરે છે ઘણા છોકરાઓને ગોદમાં રમાડ્યા ક્યાં ગયા તું થોડો વિચાર કર પશુ પક્ષીઓ માં પણ પતિ પત્ની હોય સંસાર સંસાર માં ઉપદેશ બીજા ને સુધારવાની ભાનગઢમાં પડવું નહીં તમે તમારા મન ને સુધાર મળે ત્યારે મન સાથે વાતો કરો મન ને સમજાવી સાકર ધમસ્ય દરિતા કિસ્તમો પટલા તમ અભિપ્રણમ્ય ચાવી થી લોકો તાળું વાસે છે જે ચાવી તાળું વાસે છે એ ચાવી એને ઉગાડે છે બંધ કરવું અને ઉઘાડવું આ બંને વિરુદ્ધ ક્રિયા એક જ ચાવી થાય મનથી જ બંધન છે અને મનથી જ મુક્તિ મળે છે મન કામ સુખનું સ્મરણ કરે છે મન સંસારનું ચિંતન કરે છે તેથી બહુ બગડે મન પરમાત્મા ધ્યાન કરે ભગવાન ના સ્મરણમાં તન્માય બને તો મન ભગવાન ચરણ માં લઈ જાય માં તારા મનને આપણે થોડા સમયમાં મને સુંદર કપિલ દેવે કહ્યું છે માં મેં તો કૃપા કરી છે હવે તું જ તારા ઉપર કૃપા કરો નિશ્ચય કર મારે પતિ થવું નથી અને મારે પત્ની પણ થવું મારે કોઈના પેટમાં જવું જ નથી પરમાત્મા સાથે આત્મ કૃપા સર્વ થી શ્રેષ્ઠ મળશે મારે વ્યા થી જવું છે કપિલ દેવ જવા તૈયાર થયા તારા હૃદયમાં નારાયણ છે માં થોડી અંદર નજર કરો માં ભગવાન ના નામનો સાથ છે બીજું શું જોઈએ સમુદ્ર જે નદી છે એ નદી ના જળને ખારું બનાવ્યો છે ગંગાજી નો એવો પ્રભાવ છે ગંગા સાગર સંગમ તીર્થમાં ગંગા કિનારે કપિલ નારાયણ વિરાજમાન છે ઋષિઓને સાંખ્ય શાસ્ત્ર યોગ શાસ્ત્ર નો ઉપદેશ કર્યો છે માતા દેવિ ત્રિકાલ સરસ્વતી ગંગામાં સ્નાન કરે નારાયણ માત્ર બહુ સુંદર હતા અને તે સુંદર વાવ ધીરે ધીરે પીળી જટાઓ મસ્તક માં જટાઓ ધારણ કરી છે મહા યોગી થયા છે કામ સુખનું સ્મરણ કરવાથી મન બહુ બગડે છે દેવહુતિ માતા ને પણ મન ત્રાસ આપે મનમાં બહુ જોર છે ભગવાન ના ચરણ માં વારંવાર વંદન કરે છે હું શરણે આવી મારું મન બગડ્યું મારું મન પાપ કરે છે મનમાં ખરાબ વિચાર આવે છે હું મન ને હચવી શકતી નથી મારું મન બહુ બગડ્યું છે કૃપા આવે ભગવાન ને શરણે જાઓ ભગવાન ના શરણ માં વંદન કરો દેવવૃતિ માતા ને પણ યોગી ની થયા પછી મન આપે છે મહાયોગી ની થઈ છતાં મન કોઈ કોઈ વખત તોફાન કરે છે ત્યારે નારાયણ ના ચરણ માં વંદન કરી શ્રીમ નારાયણ નારાયણ નારાયણ શ્રીમ નારાયણ Yana Sleeman Narayana Narayana Narayana Yana Sleeman Narayana Whyation It Áする No piña yona narayana narayana narayana narayana narayana satya narayana narayana narayana narayana satya But, you know now narayana narayana narayana ashai van narayana narayana narayana yana shai van narayana narayana શ્રીમન નારાયણ નારાયણ નાયણ શ્રીમન નારાયણ નારાયણ આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કીર્તન કરતા કરતા દેવોથી માતા દે ને ભૂલી ગયા ભગવાન ના ચરણ માં કાશી પાસે છે માતૃ ગયા ગુજરાત પણ સિદ્ધ કરે છે મનુષ્ય નો કપિલ મુને આત્મયોગી કપિલ મહામુનિ ની મંગળમય કથા વક્તા શ્રોતાઓના પાપ ને બાળના કથામાં જે સાંભળ્યું છે એને વારંવાર યાદ કરે આજે મેં કથામાં સાંભળ્યું છે વાસના વિષય બદલ્યો વાસના વિષય જયારે પરમાત્મા ત્યારેોષ માનો આ કથાથી મધુર છે બધાના જીવનમાં ઉપયોગી એવા સિદ્ધાંતો કથામાં કથા સાંભળવાથી પાપ બળે કથામાં જે સાંભળ્યું છે તેનું મનન કરવાથી ધીરે ધીરે મન શુદ્ધ થાય છે શ્રીકૃષ્ણ ચરણ સ્વસ્તિ શ્રીમદ્ ભાગવતેરાણ પારવ્યા સંવિતા અષ્ટાદશ્રિયા તૃતીયસ્કંદખ્યાને ત્રયિશ્તમો એ